મને ત્યાં લઈ જવાનો છે મને છોડવાનો નથી એમ ઈશ્વર મને ત્યાં લઈ જવાનો છે એ મને હું એને છોડવાનો નથી એમ ઈશ્વર ને હા મેં શરૂપ નો છે અને કલ્પના આવે કલ્પિત દરેક ની અંદર મને પણ એવું બધું કહેવામાં આવ્યું છે મુંબઈ આવશે એટલે સાચો ભાગ છે મને કરી આપો સ્વતંત્ર તમે સ્વતંત્ર કરી આપો મું તમારી જયારે મેં આવતા એટલે મુંબઈ આવી વિજ્ઞાન જ કામ કર્યા આપણે ના કરવું પડે નહિ તો આપડે ક્યાં કરવા જઈએ ચાર પાર સાક સવાર તો સપો વાપતું હતું કામ આ કરવા દે ચાર પાર વિજ્ઞાન કરે આ ધ્યાન એટલે કરવું પડે જા મનમાં માની બેઠા હોય કે આપડે જે જઈએ જે રસ્તો છે એ બધા કલ્પિત રસ્તા છે કેવા છેલ્પિત રસ્તા તમે પોતે જ કલ્પિત છો તમે પોતે જ હરિકૃષ્ણ છો એટલે વસ્તુ સાચી રસ્તો જ ના હોય ને લોક કેવું મેં રસ્તો ખોય ગયો પણ ટૂંક વાગ્યે તને બધા ગણી વાર વાત શું કરતા હોય તમારા માન્યા આવે છે એનો મારી દુષ્ટ તો એક સચિદાનંદ ની જેવી એક ભૂમિકા છે ख्या करव मुश् हैच्चिद स्वरूप कारण हूँ मैंने कई वक्त लगे घनी वक्त लगे अथवा छू दावा तरीके कही सको हूँ એવું મને ઘણી વાર લાગે અને એ પણ આયુર્વેદ તાવે રાત રાત વૈજ્ઞાનિક રીતે હોય છે હોય છે સ્વતંત્ર થવા માટે હિન્દુસ્તાન માં ધર્મ હોય છે સ્વતંત્ર સ્વતંત્ર કહે તો દેશ દેશ દેશ અને દેશના બધા એડજસ્ટમેન્ટ બધા એના એના સપડા માણ માં એમાંથી दीक लग्न कार्य पूर्व मन में आम रहा करें मुश्किल દીકરીઓ સંતોષ થાય દીકરીઓ સંતોષ થાય એવું પાત્ર મળે તો જ હું કરું ને દીકરીઓ ગરીબ નહીં પણ ઈચ્છા થયું કામ થતું પણ ઈચ્છા કરી ઈચ્છા થવાય પણ હરીદ નથી ને પેલું થાય ચિંતા મોટી થઈ ચિંતા થાય ઉપાય કરી મારી દુઆ નહી ભગવાન નાદ પ્રગડ થયો છે તે નહી દેવાનું પણ દવા કરવી પડશે દુઆ હોય એટલે નક્કી થઈ ડિસીઝ ને આવી ગયું દવા તો ખરી જે રોગ હોય તે રોગ દવા ના થાય કામ થાય ને બોલાય તું બધું વાંચી લીધું તું કે ઉધારી નામ નથી બોલાવજો હજારો માણસ કામ જે ધારે કામ લઈ જાય તું મારું આપડે લાગી જવાનું કે હૈદરા તમે તમને કેવું તારે કાગળ લાગી ના કરવા જે નથી સારા વડો વચ્ચે દાદા આજ બારું છે આ બહુ સારું છે નહિ તો આ બધા ધક્કા મારી મારી બધા આગળ આવશે અને એ બધા દાદા બધા નકલી સિક્કા બધા વડો કે બહાર કાઢે શું કયું એવું એવું બધું કલ્પના કલ્પિત વસ્તુ છે સાચી વસ્તુ કોર્ટો બોટો વકીલો બધું વકીલો લે કરે જજમેન્ટ આપે છે કલ્પિત આટલો ચાલે છે તો નિર વિકલ્પે વાત કરવા સંજય જોઈએ પેપર માં આપ્યું છે પેપર માં આપશે અને આપડે આક્રમ આવી જશે આક્રમ માં આવશે મોક્ષ બરોબર કરવા જેવો છે જરૂર છે નથી જરૂર બંને પક્ષા કાલે અદભુત વાત આવી આપે કીધું કે વ્યવહાર અને નિશ્ચય વ્યવહાર બેઝમેન્ટ ઉપર નિશ્ચય મૂક્યો અને વ્યવહાર ને પાછો તમે આપે એવું કીધું કે વ્યવહાર તું સારી રીતે કરજે પણ એટલે સેન્ટરિંગ માટે કોઈ વાંસ લાકડું પેલું એનું સાગ લાકડું લેવા નથી જતા જે હોય તો ચલાવી લખ્યું જે હોય ચલાય ચલાવી લખ્યું અને આખું ના હોય ને બે ટુકડા એ રીતે આપડે આ બે ભરતા સુધી આનું કામ છે એવું સમજી દેવાનું કે આપડે ભોગ થતા સુધી આ ટેકા દેવાના છે શું ખાવા પીવાનું છે આ બધું એટલે વાત સમજે પડે તો દાદા આ નથી સમજાતું એટલે લોકો સેન્ટરિંગ ની પૂજા ના ઉદઘાટનો કરવા લોકો નું બોલાવે બોલાવતા પેલા ની ઉદઘાટન કરવાનું પણ એ ખબર નહીં સેન્ટરિંગ ના રંગે છે ભરી જ નહીં વર્ગ કરાવ્યું ક્રિયાઓ ભગવાન જેવા દેખાય ને ચિંતા થાય કે આજે અરે આખા જગત માં પેલા એટલે વસ્તુ સારી હતી ઉડી ગઈ છે મોકલીશું સુભાઈ મોકલીશું દાદા ને જેલ માં મોકલીશું મોકલી હસતા હતા કે આપડે મોટા હેડલાઈન્સ માં આપીશું દાદા ભગવાન જેલ માં પ્રભાગ આપણે પણ એવું થઈ શકે કારણ કે આપનું તો પ્રવચન જ હોય શકે પ્રવચન હોય ના શકે અને એ લોકો પ્રવચન આશા રાખે એટલે એમને કદાચ એવું બેઠું કે પ્રવચન ના હોય તો ભાઈ પ્રવચન આપણું ભલે ના હોય ચાર પાંચ પ્રશ્નો પણ પૂછો તો ખરા ને ના કરે અહીં આવ કેમ ના કરું અહી આવ્યો છું બરોબર હવે દેખતા જ પૂછી ત્યારે હું તો મારી પાસે બૌ લાગશે આપડે ફરી ઉકેલી છે તો કેવો દેખો છું સર ભાઈ નેખાય એ જેલ માં હવે તારે માણસ દેખાયું એમાં આ જેલમાં એટલા જયા આ બધા છે આ મોરારી જેલ ને લઈ ને રહ્યા છે મોરારી બઉ ખાતું તમે કેમ છો આપડે કંટ્રોલ રાખવું છે આમ છૂટાય તારે કેમ કરવું શું કરવું અને અત્યારે જેલમાં બેઠા એ શું કરવું તે બધું દેખાડે આપડે વ્યવહારિકતા બંને દેખાય છે આપડે એમાં સો કેદી હોય તેમાંથી દસ પંદર વીસ એવા હોય કે જે પશ્ચાતાપ નિર અનુભવતા હોય પણ એને પાણી ના મળતું હોય થાય સોબત પેલા બધા રહી એને પશ્ચાતાપ થતો હોય પણ કરે શું થાય શું થાય અમુક માણસો ને બીજા બધા બીજા રીજા થાય વાત સુધી ખરતું કરતું એ તો કાયલ રાખો બરોબર પાસે પડે નીકાલે આપડા પોતા હાલ નથી આવ એટલે બધા અમારું બધા જતા રહ્યા ના કેવા ગોરી આજે આજે ને હેતુ વગર ની ક્રિયા ક્રિયાઓ करें तो, करें। तो तो तारीख चारे महात्मा भावु वकील दिवारी बरोडा सां ગયા માત્ર <tppt> એ બાધક નથી બાધક નથી એમાં ઉદગલ પુદગલે બાધક તે લોકો કહે ફેરા પુદગલે બાધક નથી એવું કહીએ તો એનો અર્થ શું થયો એટલે બાધક નથી પુદગલને ખાના ખરાબી કરી ના કહે છે એ કહે કે પુદગલને પુદગલને બાધક નથી પુદગલને તો ખાના ખરાબી કરી ના કહે છે પુદગલની તો એ ખાના ખરાબી કરી ના કહે છે એ એ તો મને મૂર્ખા માળતે રહે તારા માં એગરે માં પુદગલ લહેત કરે બાધકવાય નહિ અને આત્મા બાધક છે આત્મા લેવા રહ્યા છે પૂતકલ ની ચીજ ના આત્મા શું લેવા દે હા તો તમે આથી લોક ભ્રમ ના કેવાય પૂછે લોક ભ્રમચેલ નિરુદ્ધ થઈ જાય થઈ નઈ જાય જાય નિયમિત એનું સાચી હોય તો અનિયમ બાયણ માટે કોઈ નઈ ભાજપ કોઈને બાધક ના હોય કોઈ ચીજે કોઈ કોઈક ના હોય બાધેક હોય તો આપના જ સાથે ના થાય કોઈ ચીજ બાજે ભય તો આપણા જ સાથે પછી થાય છે તમને શું કહ્યું હતું કહો તમે શું કહ્યું ચાલે ચાલો એ આપણે એવું નથી કેવાની દ્રષ્ટિએ કહો છો એ જાણવું કઈ દ્રષ્ટિ એ છો એ જાણવું દિન દે એવું હોય કોઈ દ્રષ્ટિ નાની દ્રષ્ટિ કહો છું રેગ્યુલર હું મારી સમજેક્ટ લઈ ગયો ને ના બસ શું તે તમે આદરો તો તમે ભીડ થાય એવું સમજો કે જો પાઠક હોય પાઠક ના હોય આ બધા શરીરો તો ખરાબ થઈ જાય છે એનો નિયમ નોર્માલિટી નોર્માલિટી શબ્દ આવ્યું હોત નોર્માલિટી આવ્યો હોત તો મને મોટો ના આવે નોર્માલિટી શબ્દ આવ્યો હોત નેલિટી આમ તો આવું જ બહુ છે નોર્માલિટી જરૂર ના આવે તો નોર્મલ માણસ જઈન બગડે ને એટલું છે આ સમજ ને બાકી ભગવાન મારી હતી કઈ પાછા માર્ક વાત કયા છે બધા શાસ્ત્રો માર્ક કાઢ્યા છે એ તો અમારે લખ્યું છે આખું જગત ક્યાંય વિષય એવી છે આપડે વિષય આપડે તો અપવાજ નહીં એનો ડર કઈ નાખ્યો નહીં લઈ જો અમે ડર કઈ નાખીએ બધા આ બધી માન્યતા બધી હા પક્ષી છે સમજ શું કેટું ઠરે ખોટું ઠરે સાચું વાત થઈ જાય સાચું તો છે પણ ફીટ થવું જોઈએ માન્યતા એકદમ સુખી ના જાય ને ઘણા માન્યતા આપણને નવું વસ્તુ ભીટ થયું હોય દસ ની વસ્તુ ના પીને સુરવા દઈએ ના હોવા દઈએ પણ આખી રાત આખી રાત નહી વલણું થયું દાડા રાત ને ઊંઘ જ નથી આવી વલણું થયું કે આખી રાત નહીં વલણું થયું આ ત્યાંથી આ દસ ત્યાંથી તેને હારું કરવાનું આ ત્યાંથી કાઢે તેને હાલ કરવાનું બાબત <coughs> <coughs> <coughs> <coughs> અને ગ્રહ ની બાબત આપણે આત્મા પ્રાપ્ત કરવા લોભિયા જાગૃતિ લોભમો કેટલી હોય એવું જોયું ને કે લોણી હોય એને જે વસ્તુ નો લોભ હોય એના સિવાય દેખાય છે ફાયદો હોય જોવા જાય બધી વાત ખાવાની વાત જાગૃતિ જાગૃતિ તંતસાર કોઈ રીતે હડતો નથી નડતો નથી લો નેતા સાહેબ લોધિયા ગાયો ભરા શું કરે તો અમુક પાક ભરે તો આપડે તો આત્મા વધારી લો માની ખરે પણ પૂરા માની રહી મા લોકો રેલવે માં બેસાથું થવાની જગ્યા નિવાસ નથી પણ કોઈ કોઈ જગ્યા એવા નિવાસ છે કે જુનાગઢ ઉપર ચડવું હોય ને તો આટલા કિલો વાળા કિલો વાળા તો આગળ લોકો વિષય આખો વિષય માં વિષય માં જ નાખે કેપટ વાળો ને એ નિ એટલી એટલી જાગાતી હાની મેળો છે જોતા કપડા વગર નો દે દેખાય કપડા વાળા દેજ કપડા ચામડી કાઢી નાખેલો દે દેખાય ચામડી કાઢી નાખેલો છે પૈસા પૈસા જોતા નથી જોતા સ્ત્રી પૈસા હિન્દુસ્તાન ના ડાકો ના બ્રહ્મ હતું બ્રહ્મ રેવા આશીર્વાદ લઈ નીકળ્યા હતો આપણું વિજ્ઞાન કેવું કે એવું છે બરોબર કોઈ પાછી બું દી કાઢેસ રાખવાનો એવું લાગે છે ને કેમ ધ્યાનસર ભાઈ જાહેર પરીક્ષા હાર બોલાય વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય છે એવું આપની પાસેથી સાંભળ્યું છે તો વ્યવહાર એટલે શું અને વ્યવહાર કેવો હોવો જોઈએ થોડા માણસ ને અનુકૂળ ના આવે એવું થોડા ને ના આવે એટલે બધા માણસો બધો ખરાબ વાતો બતા હોય ના થાય થોડા એ હોય અમુક થોડા માણસો ના ફાવે નથી માણતા તેનો હતો નઈ ટકા માણસ ટકા માણસ ભૂલ થાય પચાસ ટકા તો આ સમજાય ખરેખર ભૂલ થઈ હોય દસ ટકા તો એ થાય એ બુ અપાવે બહુ વાપરતા છે ને ઘરના માણસો પુઓ વધારે પાડતા હોય ઘણા હિત પાટે કે એને એમને દક્ષિટી પીધું હોય બઉ ગમ્યું બહુ ગમ્યું परि गया हरि भाई कह आरीक्षा धी पा थी जवाय आ परणवा परीक्षा अपवा पाका थी जवा मनो मत है जे व्यवहार साजिक व्यवहार अपना निश्चय ने बाधक करता होवा संजोगों में शु करताधक अवरोध करते हो सपोज के दादा पास અને ઘરેથી વ્યવહાર ના સમજ ના પછી સમજાઈ કરી નીકળવું છે ના ને ના કરવી પડે ના કરવી પડે બોલો પણ વ્યવહાર નીકાળી છે નિશ્ચય ગ્રહણીય છે એમાં સેન્ટ્રિંગ કરેન્સિંગ સ્લેબ ભરી ગયા પછી પાકી થઈ જાય પછી હવે તે લાકડું છે તે આપડે આપણે જેના ટકે એવું લાકડું લાવીને મૂકી દેવાનું લોકો લાકડા મૂકવા માંડ્યા લગવા માંડ્યું જે જાય કે આ બનાવવાનું એટલું જ છે બીજું કશું પાપ નથી આપડે અને આપડે શું જાણીએ અમારે તો આ સ્લેપ કરીએ એટલે વ્યવહાર ના દેશભેન્ટ ઉપર બધું વાત છે જગત આપણ દે છે તો વ્યવહાર હોવો જ જોઈએ मानसिक शांति मैंने मानसिक शांति शा नहीं खादा बढ़ी उ ના બુજે ના થાય પછી રસ ઝોગો તો કશું જ નહીં मुदत पूरी अशांति उत्पन्न नबर ज्ञान हो तो असर उत्पन्न દુનિયામાં શું હોય છે એમ મુદ્દત ના પૂછ્યો ભાઈ આ વિકલ્પી થઈ જજો જ્ઞાન માં પૂછે જ નઈ કોઈ માસ્તા કોઈ પૂછે જ નઈ ને તમારું હવે હશે જરૂરિયાત જ્ઞાન આપડે જરૂરિયાત નથી મુખ્ય કેવું શું કરો આ જ્ઞાન ને તો શું કરો હવે નહીં પૂછવાનું તમને तो तमने नहीं आ, नहीं। जो पूछा था कहूल विकल्प क्या नहीं कहता એ તારું બઉ પૂછો પૂછો પણ ના પૂછે મોગ કપાતો ભાઈ નથી જાતિ કુંદળ હતી જ્ઞાન નહી એ અજ્ઞાન જ્ઞાન નથી એ અજ્ઞાન જ્ઞાન કરવું નથી કંડિશન મટીરિયલ કંડિશન મટીરિયલ કંડિશન નું જ્ઞાન નથી મટીરિયલ નું જ્ઞાન નથી